બંધ ના થાય એવું બંધ કરનાર કોઈ બાળક હોય ને તો ચાલ્યા કરવાનો અલગ ચાર્જ ને ડિસ્ચાર્જ ચાર્જ ડિસ્ચાર્જ તમને ખબર ના પડી તમે ના જ્ઞાન આપ્યું તમને ખબર ના પડી બંધ પડે માણસ કોઈ માણસ ભૂખ મટી છે ખબર પડશે ના પડે ખબર પડી પડી જાય ગમે તે ખીચડી ખા ને એવું કહેશે પોતાને ખબર પડે અવશ્ય ખબર પડે ના ત્યાં સુધી બધું ગયું દસો કર્યા કે રે નહી અહંકાર હોય અને જ્ઞાન મળ્યું એટલે હંકાર ખરાબ છે પછી તમારે પેલું આપડે આપડે વ્યવસ્થિત કે બધું તાર પછી ને જ્ઞાન ના હોય ત્યારે કારણ કે અહંકાર ગમે તે ટોળી ઉપર અંદર ગામ એકદમ પડે હા નઈ તો વાઇક જોવેક જોડે દાદા આપ કોચો કે કઈ કરવાની શક્તિ નથી અહંકાર હોય તો ભાવ થાય ભાવ પણ ન થાય ભાવ બંધ થઈ ગયા ના થાય એટલે ભાવ બંધ થઈ ગયા અત્યારે જે ભાવ થાય છે ને અત્યારે જે ભાવ થાય છે મોક્ષ નો ભાવ કરવાની શક્તિ ખરી કે નહી અહંકાર અજ્ઞાન માં હોય ખરી બધી જાતના ભાવ કરવાની શક્તિ બધી જાતના ભાવ કરવાથી પહેણવાનો ભાવ કરે છે ભાવ કરે તો જેને અમેરિકા જવું હોય તેને કોઈ વખત વિમાન મળી આવે તો કેવું નહીં તેને વિમાન કીધું ભાવ કહે તો એને સંજોગ નથી સમજાય તો અવલંબન તો લેવું જ પડે દેહ માં જયારે દુખે ત્યારે કોનું અવલંબન લઈએ ડોક્ટર નું દવાનું આ હા અવલંબન લઈએ ના માટે કોને અવલંબન લઈએ કે જાય ત્યાં તો નિરાલંબ થવાય છે ત્યારે થોડા નાખ્યા નથી તો બધા ફગાડે દાદા મૂર્તિ ની અંદર ભગવાન નો વાસ હોય ખરો મૂર્તિ પૂજા અને પથ્થર કશો ફેર ખરો જ્ઞાનદશામાં પણ મૂર્તિ ઉપયોગી ખરી ના ઉપયોગી નહિ ઉપયોગી તરીકે નહી પણ નિકાલ બાબત તરીકે ખરી ને ભેગી થાય એટલે નિકાલ કરવાનો છે ત્યારે ભેગી થાય ને ભાઈ તો મૂર્તિ પૂજાનો જેને ભાવ ના આવતો હોય મૂર્તિ પૂજાનો જેને ભાવ ના આવતો હોય તેના માટે આવશ્યક ખરીદ ના સારું અજ્ઞાન દશામાં હોય ને સારું છે વિજ્ઞાન છે મૂર્તિ પૂજક ભાવ ના આવતો હોય અને કોઈ એને કે નાસ્તિક છે તે ખોટું કેનાલ છે કોઈ માણસ નાસ્તિક હોતો જ નથી મૂર્તિ દર્શન કરે અને ત્યાં ધંધા પર અપ્રમાણિક મૂર્તિ પૂજા નહી કરતા અને ધંધા પર પ્રમાણિક પ્રમાણિકપણે ભગવાન શું કે અમારી આજ્ઞા પાડે છે અને આ મારી આજ્ઞા પાડતો મને આમ મારા પગ ડબાય કરે છે મૂર્તિ ત્યાં આવ્યું કે મૂર્તિ માં પ્રતિષ્ઠા કરવામાં આવે કે કઈ કાળાધી હશે તો કાળ અવધી ખરી દરેક બી કાળા ખરીદ કોઈ પણ વસ્તુ છે બધી વિનાશી હોય ને ભગવાન થઈ ગયા કાળા દિન થોડું આપે આ દવા દવા મુદત ની પૂરી થઈ જાય છે એ બધું મુદત એ પ્રત્યક્ષ હોય બધું સારું સરસ ફળ આપે પ્રત્યક્ષ મૂર્તિ બોલે થાય પાસે નથી તારી બનાવી હું બની તારી એક કુટી જાય બે સમજ તો નથી કે મૂર્તિ આવું કઈ રૂપુ મર્યાદામાં હાથ ના ખાલી બંધાવડા છે સાથી બંધાય છે તું જોડતો છે એની પાસે વિજ્ઞાન માટે તું તને તું કરજે ને આપડી પહોંચી શું કર્યું પણ છે જ મંદિરો ને છે હોય ને યાદ જ ના આવે એટલા બધા કસાઈ દુકાન માં દુકાન માં ભય બધી ચાલુ હોય દુકાન દુકાન માં હોય લોજિકલ લેલા હું પણ ધીરો થયા પછી બધા ખબર પડી કઈ આપડી ભૂલ થઈ રહી ત્યાં પછી વડોદરામાં ફમો બન્યો જયારે નાળ નતું થયું મને ત્યારે હું ફૂટપાથ ઉપર આમાંથી આવતો હતો અમારો પોલ ફરી જઈ રહ્યો હતો અને પેલો એક માણસ અમારી પોલ માંથી આવતો હતો જી ભૂલી ગયો સાઈડ પલંગ છે અમારે કેટલાય વખત થી ધીરાશ આવતા મારે તો શક્ય અત્યારે કારણ કે લોકની માન્યતા રૂપી મૂર્તિ છે શું છે લોકોએ શ્રદ્ધા બેહાડી છે લાકડાની વસ્તુ હોય એનું શ્રદ્ધા બેઠી હોય તો એને બાહ્ય ગુણો છે જેમાં શ્રદ્ધા ના કોઈ એનું શ્રદ્ધા કે છે એ વસ્તુ દાદા કે એવું કયું નેજ્ઞાની હોય એ સવાર સાંજ રોજ દર્શન કર્યા જ કરેછા અવસ્થામાં દર્શન કર્યા જ કરે તો એની મૂર્છા ઓછી થાય કે એમ લેવી જ રહેછા બાદા કીધું ખરી જુ ના મંદિર ના હોય મૂછા વધી જાય હા જડ જેવું જાય એના કરતા ચેતન નારી વસ્તુ છે ને અસર થતી હોય તો શું કામ જાય હા નહી તો જાય પડી ગઈ એટલે ઘણા ચેઠિયાનું કઉ છુ કે આમ તો લુગડું બધી દાબડી સોધી લઈ ગયા ઘડિયાળ ઘડિયાળ ને જવું છે ઘડિયાળ જોઈ લો કરવાના દર્શન તો તમને કશું અસર થાય આખો દર યાદ રહે કરે તમે આખો તો યાદ રહેશે એન્ડમ કેવું પછી યાદ ના રહેવું નહિ અરે ગમે તો નવ વાગે જા ને રાતે નવ વાગે દસ વાગે જાય રાતે ભાવ થી જા ને એક ભાવ થી આખા હજુ કઈ નહીં અમે એવું ના કરીએ હમણાં એવું ના કરીએ ડાબડી ને સગા જોડે વાતચીત કરે હીરવે નહી માનવાની ભારત ના ધોવાનું માનવાનું એવી વાત વાતચીત કરતા તમે અમે અડચણ કહીએ માં શું છે વિતરાગ ની પાસે શું હોય તો મોક્ષ નાખે તમારી પાસે મોક્ષ છે મોક્ષ પૂછે છે કે ભગવાન ટેલિફોન કરે ખરા કોઈ ને હા બધું આપડે વ્યવહાર હોય એવો કરે ના તમને જો પ્રેમ આવ્યો ભગવાન શું કે છે મૂર્તિનાયક ભગવાન શું કે છે તમને પ્રેમ આવે કે પૂછે છે કે આશન કરેતર તો ના થઈ જાય દર્શન કરું છું એટલે પુણ્ય કામ કરું છું એટલે પેલું બધું પાક કરું છું એ બધું ચાલ્યું જશે એવું છે અરે બુદ્ધિ થી મારે ઓછી બુદ્ધિ એ પ્રકાશ છે એટલે બીજા ને પ્રકાશ છે હેલ્પ કરવાની માટે તમારો વેપાર વસ્તુ સુધી છે અને બીજી વાત માં કિંમત ના લેવાય શું કરું આપડે શું થઈ જવું પડે માવિક આપડી દુકાન હોય અને એ કે છે તમને ગમે ઘરો પણ મને આપો મને આમાં જનપટ્ટી આપડે શું થઈ જવું છે માવિક થઈ જવું છોકરા નહી આપતી કાપે પાસે કપાઈ મેં મારી પાસે ચોટી કપાડી નઈ જોઈ કાપુ થાય મને તે મને ક્યાંક તમને ઠીક લાગે એમાંથી આપો એટલે હું સમજ કે આ માણસ આટલો બધો વિશ્વાસ વિશ્વાસ વિશ્વાસ આપડે છેતરાત્રી તો કરી પ્લસ માઇનસ થઈ ગય તે ના હોવું જોઈએ શું કરે બુદ્ધ નો દુરુપયોગ ના કરાયું પ્રકાશ એટલે આપડે હાથમાં મોટું ખાડા ખબડી વાળો પાણી પડેલું હોય બિચારો હોય તે પેલા કે ભાઈ જરા હાથવાળો અમને ધરજો એક રૂપિયો પડશે એના જે વાત આમ અઢાર રૂપિયો ના લઈએ આપડે પણ એના જ જેવી બુ ને ધંધાદારી થઈ ગયું જે બુદ્ધિ નો સદગત થતા તે બુદ્ધિ ધંધાદારી થઇ ગયું વંજી બેન પૂછશે વંજીબેન પૂછે છે કે દર્શન કરવા આપડે ભેચી જઈએ ડર થી ભગવાન ના દર્શન કરવા મંદિર માં ડર થી જઈએ કે આપડે જો દર્શન કરવા નહી જઈએ તો કઈક આપડું ખરાબ કરી નાખશે બગાડી નાખશે તો એ ખોટું કેવાય ને ભગવાન ઘણા લોકો ડર ના ભાવ થી દર્શન દર થી દર થી પૂજા હિન્દુસ્તાન માં દર થી પૂજા છે ભગવાન માટે ક્રિએટર પાછળ નથી રેતા હા એવું છે ને મોખણ માટે કેવાય આજ આવશ્યક ચીજ ની એટલે શરીર ને આપડે જરૂર માટે કઈ ખોરાક છે ઠિકાણું ના પડે એ બે દાળ ના ઠીક કેવાય કેમ બંધ ક્યાં મુકી રાખે છે તમે ક્યાં તણ લાગે છે મને કેતા પડ્યા છે એ જ આ કોગ થાય બધા કરોડ આવું કર્યું કે રોગ થઈ ગયો નઈ કર્મે કરાવ્યુંગી એટલે કેવા નિરોગી કર્મ ખરાબ થઈ ગયા પછી રોગ છે રાગ હતો જેટલો રોગ હતો એટલો એમને રાગ નહી હતો જેટલો રોગ એટલો રાગ હોય અત્યારે જે આ રોગ છે તે રાગ નું પરિણામ છે પણ આજે રાગ ના પણ હોય રાગ નું પરિણામ છે હવે તમને રાગદેશ નથી એટલે અત્યારે બીજા એવા પરિણામ રાગ પરિણામ ના હોય સમજ ને હા ઇફેક્ટ આ રાગ નું પરિણામ છે એ છે કે આ ધીણી વાત તો ગાંધીજીને કોઈને સમજાય ને આ વાત તો નાની પૂરત છે તારે સમજાય ગાંધીજી લીધું એવું કયું બરાબર આપની વાત બરાબર અને તીર્થંકરોની ભૂમિકા જ એવી હોય કે વિતરાગદેશ સહિત નું પરિણામ હોય એમને જી અને ફરી વિતરા રાગદેશ સહિત હોય બંને ભેગું થાય બંને ભેગું હોય એટલે એના પરિણામ ખપાવી દીધા હોય ખપાવતા હોય રમેશભાઈ પૂછે છે કે દ્વેષ ને લીધે પણ રોગ હોય કે ખાલી રાગ ને લીધે પણ રોગ હોય રાગ દ્વેષ રાગ રાગ દ્વેષ બંને બીજું હોય ગરું ને ઘણા ખાતા દ્વેષ ના રોગ હોય છે ઘણા ખરા દેશ આપે જિંદગી નો દેશ દુખ બહુ ના આપે દવા જલ્દી મળી જાય એ બધું રાગ ના પરિણામ અને બોલો તો દેશના પરિણામ તો એ જ કર્યું હિસાબ છે બધો જેટલું કૂદવું એટલું કૂદવા તમારા જોરે કૂદવાનું છે માટે કોઈ ગાર ભરે તો નિવેડો લાવી નાખજો કાંઈ સત્તા નથી કોઈ ગાળ ભરવાની અને એને જો ભરી તો તે કુંજ એનો નિવેડો લાવી નાખજો શું કોઈ નુકસાન કરી દે તો નિવેડો લઈ નાખજો તમે કોઈ કરી નાખો તો પ્રતિગણ કરી લેજો તમને કહી દઈ કોર્ટનું કઈ થઈ ગયું કઈ શું તો નથી સમાધાન સમાધાન આપડા મન નું ફીટ થઈ જાય શું થઇ જાય જાય પછી આપડે જે દશા ઉત્પન્ન થાય આ સમાધાન આદર થઇ જાય આ જ્ઞાન હાજર જાય ફળ આપે આપણને કેવું એટલા માટે લાખદાર હોય કરવાનું એ ધંધો બંધાય નઈ ધંધો ચાલતા ફર નાય ચાલ શું કરવું સમજ ને એક પક્ષ માં પડ્યો બંધે બગાડે એક પક્ષમાં પડ્યો બક્ષ ને ખરાબ કરે છે શું કરે છે આટલા ધર્મ ધર્મ માં પડેલો સંસાર ને બગાડે છે બગાડ છે એવું બગાડે છે પણ બંને મળ્યો સમતોળામાં એ કશું બગાડે એ આપડે કેવા માંગીએ ઘેરા ના થશે ધર્મ માં ઘેરા ને તહેવાર જેમ છે ત્યાં બરોબર છે વધારે ગમે ઉઠતો સારું લાગે હું અને આઠ કલાક કામ કરતા હતા ચાર કલાક માં પાંચ કલાકમાં પછી જાય હું જ પડે વધારે બે રહે છો ત્રણ કલાક બધો બેસી ને જાત તો બીજું ખરી ખરી નરાશ ના ટાઈમે એટલે તમારું ચાલે બધું અપડેટ પડશે નાય ચાલે સરપ્રાઇઝ ટાઈમ હું તમને કાઢી વાળું ખબર ને અને નિવૃત્તિલાલ બીજા તો છે જ નહીં ત્યાં નિવૃત્તિ જ છે આ રીતે નિવૃત્તિના નિવૃત્તિ વાળા એ તો અમારી પાસ ગર જ પડ્યા ગરજ ગામડે હોય તો ગામડે કારણ કે બાવીસ પ્રકારના સહન બાવીસ જે હતા પરિસર પરિસર ઉપસર્ગ બાવીસ પરીક્ષા એમાં દાદા પણ આવું નહીં તો પરીક્ષા ની વાત કરતા હોય હું એમાંથી એક પરીક્ષા જીતા આવ્યો હું કઈ પાછા બાળવું પડ્યું એ તો મેં કયું પાછ જીતવા નથી એ જૈનો ને સાધુઓ આશા જીતવાના આપડે અક્રમ માર્ગ છે ને હું કહ્યું જોડે આવે છે એમને એક થોડો હા એ બે જણ ચલા એમને એક થોડો પરિચય આવ્યો કે એમને ટ્રેક્ટર બેસવું પડ્યું પરિચય ગણાતો નથી આ તો સિવિલા માટે ફરી થશે હા બાકી પરિચ હોય ને બીજા ને તો આનંદ ની સાધન છે બીજા માણસ ને તો કેવું છે બેઠા પછી આવે કે જોવા છે તો બે હમણાં આવું વાંધો છત્રી દી વાત એક જ ઘરો બીકલા ગયો એક જ ઘરો બીકળે પછી બીજ જતી છે ના હોય ને ટ્રેલર ને પચીસ ટકા ના પરીક્ષા માં શું કયું છે કે તું તને સુવા સુવાની જગ્યા મળી હોય પાથર પાથર્યું હોય એની કાંકરા ખૂટે સારી જગ્યા યાદ ના કરીશ કેતો અને આ કરે છે એમાં શું કે સારી જગ્યા એતો એ યાદ કરીશ બોલો હવે એમાં શું યાદ શું ફાયદો છું એના કરતા હા કરેક્ટ કહીએ ને ખાલી બીજું સાયકોલોજીક્ટ છે અને બધા ને ખુદકુજ થતું હોય એટલા બાજુ જોયું તો હું પેલી કાર માં જવાનું રહ્યા એની જોડે બઉ સરસ લાગે મોગા લે આ પ્લોટ અને હું જોયું કરું પછી એમના હિત બધું જાત્રો મારે બધા ક્લાસ હરખર છે ને મારો કેવો ક્લાસ આ માનસિક રોગો ને બધા કઈ નાખેલા ઇફેક્ટ છે ખાલી એને એમ થાય છે આ ચાલવાનું દુખ મટી તો હમ આ રેલવે છે તો આ વ્યવસ્થા કરી નહીં તો રેલવે ચાર પચાસ ને બે હડતો બોગીઓમાં ઉભા રહેવાનું બે વાળું વ્યવસ્થા કરી આ સરસો ક્યારેકારે નહી તો કોઈ બેસતું તું કોણ તારે રાત્રે નાખે ચાર પાંચ જણ હોય દબામાં તપાસ થઈ પછી એક બીરાજ બેસી બધા હું જાય છું બાટલે પર આખા દબાણ કોઈ હોય જ નઈ ને ઉપાધી ખાલી આવે ને ખાલી કંપની સરકાર દાદા જાય ને દાદા ભગવાન આમથી જ આવો સભા છે જેવું લાભો તો સભા લઈને જો આપડી મુશ્કેલી આપણી ઉભી કરી લીધી મૂળ માંથી ભૂલ થાય છોકરો આપડો ન હોય આ તો એ ઉદય છે એ મૂળ માંથી ભૂલ થઈ એ બધી ભૂલો ઠેઠ ઉત્સાલે કરે દાદા એતો ઘણી ક્ષમતા કેવાય કેવી વીસ વર્ષે આ જાત ના વિચારે ક્ષમતા કેવાય એ તો ઘણું ઘણું ઘરેલું છે આપડે આટલું બધું મન થાય નથી તો અત્યારે બધા ટુ કામ કરવું ફરી હાર ભૂમિયો હારો થઈ ગયો ક્યારે ખબર પડે રાગદેશ નથી આત્મા છે એ જોવાનું નહીં જોયું પેલા ભાઈ બેઠેલા છે તેનું સામ્રાજ છે નહીં તો આત્મા નું સામ્રાજે ઘણા ખરા માંથી પણ નીકળતો જાય નક્કી વાત હા એટલા માટે કેવાનું પેલો એની પણ એની પણ એટલે જેના હાથમાં જે જગ્યા હતી નેતાણી કરી શરીર તો બગાડવાનું જરૂર માથાકૂટે આપડા પોતા માટે આત્મા માટે આવડો બધો તમારે જેટલું ના થાય પક્ષપાત છે વ્યવહાર જોવા પણ આવો વ્યવહાર ના રાખે છે વ્યવહાર ના આગ્રહી पहला आया था डिप्रेशन बीमारी है सारू रू के हमने आग प्रगति चरणविधि करेली अठवाडिया पहला तो एना पे दादा भगवान ना असीम जय जयकार हो मंत्र याद रहा करते शांति लगती थी तो ये थी हमें मन सारू क શરણવિધિ લઈ જાવ એનાથી બઉ સારું લાગ્યું તૈયાર કરી આપીશું બધા નામે નથી આ તંતોળાની પાસે પડો તો બિલકુલ દાદા હાજર રહેશે ઘણા લોકો છે ને ઉધાર ફાવે છે રોજ રોજ હપ્તા ભરી થાય ગયા ઘેર સામાન્ય થઈ રહ્યો હવે હપ્તા ભરી છોકરી નાખા ક્રાંતિકારી છે હા એવું ચાલુ નહિ પોલ માં દે તો દાદા અમારું એમ માનવું છે કે આ નાના બાળકો સાચો ધર્મ મળતો નથી એટલે એટલે ફ્રન્ટ થયું છે ને જી ઉપાધિ કેમ હોય છે આવા દુરાગ્રહો કેમ ચલા कृष्ण मूर्ति मैं फरे कोई नॉर्मल कसिन्स विचारों वाचे पहुंचवाई ज्ञापी पुरुष मरता बढ़ फंटा मार्ग फंटा तो ये रागे मार्ग दिखाद मैं रागे जड़ता है